ભગવાન તો વિશેષણ વિશે આપડે કેવા રહી કે નથી કેતા શું કામ કે લોકો ઉઠા લઈ પડે બટા વધારે વધારે લઈ પડે લઈ પડે લોકો લઈ પડે છે અમને બોલે એટલે આપડે બોલો પણ અમારે શું જવાબદારી છે ધોન નથી જે ઉઠ્યોતા માં પોલમ પોલ ચાલે નહી પ્લાસ્ટિક પ્લાસ્ટિકતા નથી એવું આપડા નો સ્વભાવ છે સહજ સ્વભાવ છે માત્ર બધા ભગવાન કેવાડે પ્રજા એટલી લો કઈ સી હતી ને પ્રજા નું લો મહાવીર કેવા જ્ઞાન થઈ જાય તારે ચિંતા રહીત થઈ જ ગયો પણ થાય થાય બધાને કઈ થાય છે જેટલા દર્શન કરે એટલે બધા બધા ચિંતા ઘણી વખત છે ને દાદા આપણે શુદ્ધાત્મા એમાં આપણે ધ્યાન માં હવે ટાઈમ થાય દેવો ની વિધિ કરતા હઈએ વખત છે દેવો ની વિધિ કરતા હઈએ તે ઘરે વ્યવસ્થિત એવું થાય કે નથી વિધિ કરવી આપડે આ છે ચાલુ રાખ ને ચાલુ રાખ હું શુદ્ધાત્મા ધ્યાન માં હઈએ છો તો ટાઈમ નક્કી કર્યો જરૂર ને જરૂર નથી પૂરો થાય એટલે એનું પૂરે પદ્ધત સારવાય ને પદ્ધત સરવાય ને દેવો નું કેટલા પૂરતું જમવા પૂરતું હોય કે બીજું કઈ બહાર નીકળવું હોય ત્યાં પૂરતું હોય બીજું શું દેવાનું લાગે કે આપડે ના રાખે ને આપડે જમતી વખતે દેવો રે બહાર જતી વખતે દેવો રે કઈ બીજી કોઈ અડચણ હોય તો દેવો ની બીજું કામ નથી હોતું સુધાર્થ આપડે નિરંતર દેવો એવું કઈ ખાસ આપડે નઈ બંધ રહે તો સારું સિદ્ધાર્થમાં મૂકી ગયેલો જનતા હોય કોઈ કહે છે અમારે કોમ ધંધો સીધરી કોમ ધંધો ફરજિયાત છે કોમ ધંધો ફરજિયાત છે બધી વાત કરે એમાંથી જે ફરજિયાત દસ કલાક ની કોને માટે ક્યાં મોટે દસ કલાક ની રાત્રે કલાક બે કલાક ને હું ગયો જ્ઞાન તો સંતાસ માં જ ચાલુ રહેતો ચાલુ જ રે કોઈને જ્ઞાન આપીયે તે આપણને સ્થિરતા રહી ને કેટલા બધા વર્ષ થયા હજુ જ્ઞાન આપવાની ચિંતા ના આવે છુટવાની આશા રખાય છુટી ગયેલા પોતાને લાગે પોતાને લાગે એવું છુટી ગયું તમને આ શ્રદ્ધાની મૂર્તિ ને પ્રેમની મૂર્તિ એવી છે કે અહી કશું છુપાઈ છુપાય એવું છે પણ દાદા એક અક્ષર બોલે એટલે તમે બધા પ્રતિકમણ બધા કર્યું હતું અમુક અમુક માસુ તો અજાયબી થઈ ગઈ હજુ અજયબી છૂટતી નથી એમ કે આવું કોઈ જાગે કઈ બનેલું નથી બનેલું નથી બધું ચોખ્ખું ક્લિયર કટ બોલ લખી નાખેલું બધા એટલે અમે તરફ ફાડવા માંડ્યું અને ગુરુ ના હાથમાં ચાવી આવી ને ડબડા એટલે શિષ્યો પૂરી આપે ને ચારી ચારી પૂરી ના આપે તો માર્ગ એવો બધો આપે અહંકાર વાળો મારો માટે અહંકાર વીસ ટકા અહંકાર એસી ટકા નો જ્ઞાની સાથે સિત્તેર ટકા ના જ્ઞાની દર્શન કરવાના જાય એમના એક ભાષ્ય માં લખે છે કે હું શુદ્ધાત્મા છું शुद्धात्मा छूट दृढ़ प्रती थी जी ए प्रती है प्रतिनिधि जगह रहते मुक्त मानिए प्रति शुद्धात्मा શું છે પછી ભરે બધા બધા ફાંફા મારી મારી મરી ગયા કેટલા મરી ગયા બધા બધો બુદ્ધિવાદ એ શુદ્ધાત્માની પ્રતિ તીર્થંકરો શુદ્ધાત્મા ગુણ સહિત સહિત સગુણ થી ભરપુર પરગુણથી રહીતુરિત એમાં શંકરાચાર્ય જ્ઞાન જ પરંપરા થી એવું આવે છે એવું ફોડ કઈ ત્યાં તીર્થંકરો નો નહીં નય વિભાગ છે શું છે નય વિભાગ એવા નહીં નિશ્ચય દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ ત્યાં સિવાય ફોટ પડે જ ને અને ફોડ પડતો જ નથી ત્યાં પછી એવા એવા આત્મા શાંતિ પૂર્વે છે કારણ કે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા છે કે ના જોણો પણ જો તેમાં પ્રથિ બેઠી અને તેને તમે છોડ્યું રહી તો પાપ સુખ વર્ પણ તે મુક્તિ નહીં આવે મુક્તિ તો પછી આ સુખ વર્તે નઈ એટલે બહુ બધા પાપ બંધાય એક બે અવતારમાં પુણ્ય સુધાર્થ ના છે વિવાદ ના હોય અજ્ઞાન છે ત્યાં વાદ વિવાદ છે અને ત્યાં અહંકાર છે શું છે અહંકાર છે જીતવાનો હું અમને હરાવું અમને ખોટું છે ઠરાવું ખોટું હોતું જ નથી કોઈ ને તારું જ ખોટું તું ખોટું તું એમના ખોટા ખોટું ઠરાવા માંગો છું ખોટું છે આંકાર તોય પણ આપડે લોકો સમજ ના પડે ને બે દાખલા બધા આવે છીપ ભ્રમ થાય છે અરે છીપ મચવાનો ભ્રમ થયો બધા આ કિનારા ના બધા માછીમારો ને બધા એ લઈને આવે અહીંયા આગળ કોઈને થયો નથી છીક માસવાદી ભ્રમ એ આદિ અનાદિ છે કે હતી આ ચલીઆઈ નઈ એનો એ શબ્દ ઠીકમાં ભ્રમ અને દોયડીમાં સાપ નો ભ્રમ બરેલી દોયડીમાં દોયડીમાં બરેલી કે જીતી આનું બે વાક્ય રજુ કે સિદ્ધાર્થમાં બીજું કઈ છે આ તત્વ બધા પ્રખ્યાતિ ના છે અને પચીસમું તત્વ કે છે કે ને પચીસમું અને આ પચીસ નો તત્વ ચોવીસ ને છોડી દે પચીસ અને પછી લઈ દે ખરેખર લઈ દે પણ દાજેલો હોય ને પણ સિદ્ધાર્થમાં શબ્દ જ બોલે તો આથી જ કામ ચાલુ